અને ભગવાનની શીતિયા છે કે કેટલા ટકા શીતિયે જે તો તમારી આયો તમારું હરજો હોય તમારી હમજી રાજાનો માલ તો કૃષ્ણ બોલન જેવો એટલે બધું આપે છે તમારી સમજાઈમાં જે હોય રાજાનો એનો થર્મોમીટર છે થાય કુંજી જે થર્મોમીટર થાય કુંજી રાખી ભૂખ્યા હોય કે ટ્યુશન उन्हें आप कभी દાદા પૂછે છે જ્ઞાન આપું તું બધા જ્ઞાન આપું તું ત્યારે તમને કઉ છુ બુ આખે દેખાય છે શું છે દાદા બુદ્ધિ તો નફો થતો દેખાડે એ બુદ્ધિ જોવું ખ્યાલ આવે કે નહી અંદર સીધાત્મા છે કારણ કે થોડો બુદ્ધિ કે તમે સમજાય ગયો આ છે તે વાંચી દેખાય તું અને આ વસ્તુ નહીં દેખાતું પડી ગયા બુ પ્રજ્ઞા છે ના પ્રજ્ઞા એટલું તો પ્રતિનિધિ સંસ્કારમાં તમે મોકલે લઈ જવાનો ભાગ આપવા માટે કર્યા રહેર ચેતવે આવું કોઈ હોય નથી ક્યાં મુખ્ય રહી જાય ત્યારે એ પ્રજ્ઞા પાસે એનું કામ પૂરું થઈ જાય આ પ્રજ્ઞા હોય દરેક હોય શકે તો અજ્ઞા તો હોય જાય અજ્ઞા એવું જ એવો ચી વચ્ચે જાનવરભાઈ થોડી હોય જાનવરભાઈ ગાય ગાય ભી હોય અને આપણા વડોદરા શહેરમાં છે તે આવડું વાહનમાં કંઈક નાખલા આવ્યા ટીગો ખોલેલી એવું બધું નાખવા આવીએ ને તો ગાય ત્યાંથી સમજી જાય દોડથી આવે જ ને આવે હવે બૂમ પાડી પડે હવે કોણ સમજાય છે બુદ્ધિ તો સમજ ને એની બુદ્ધિ બધી ડિમિટેલ હોય નાખવાનું લઈએ નઈ અને એક લાકડી અંદાજ રાખી હોય એ દેહ ને જીવ ખા મા મારે પેહલા કેમ બોલતા ગાય લાકડી લઈને પછી આપડે લાકડી એમ થાય કે ગણ કે લાકડી લઈને ક્યાં આવે ને પછી આપડે લાકડી નાખી દઈએ આ નહી આવતા ધોરણ આજે અરૈયા અરૈયા એટલે સંસાર ગમે જાય છે વધારી થાય સુક્ષ્મ ને સુક્ષ્મ તમ ચરી થાય શું દાદા સુક્ષ્મ તમ ના કરી શું લોકો લોકો બધા વિષય બોલ્યા છે કે શું કરી રહ્યા છે એ ગાડી સંપારી તો જમા છે પાર્ક જે બોગલા બેરે કે તો બલેંગા બલે નું માણસ બોલે તો બલે જ ના મને તો રે ભાઈ એ દા અરે આ છે આ છે આ છે આ છે આ છે આ છે આ છે આ છે બુ ચલાવીયે એ બધી અજ્ઞા કહેવાય નેજ્ઞાજ્ઞા નો સ્વભાવ શું છે સંસાર માંથી નીકળવા પ્રજ્ઞા હેલ્પ કરે એમ મોક્યો ના દેવાનું પ્રજ્ઞા પેલી પ્રજ્ઞા જે પુણ્ય સ્થાળીઓ એની જ જીતી જાય ને એટલે પ્રજ્ઞા જીતી જાય પ્રજ્ઞા જીતી જાય પ્રજ્ઞા જાય કારણ કે દાદા એ આપેલું જ્ઞાન લોકો મને દા મને હાથમાં રોજ થાય છે બીજો કયો કરવો જ્યાં ડફળ મારીએ ત્યારે થાય પાછું ડફણ મારી પુષ્પા બેન કે છે અજ્ઞા પણ તૂટેલા પગે ખેંચે રાખે છે અજ્ઞા તૂટેલા પગે પણ જોર જોર બહુ કરે રાખે છે અપન થાય વધારે ઉછાળો મારે અરે દેવને હવે આટલી બેસને એટલે અમને જે સાબિત કરે તમારી પર આ બે છે બહુ તો આને નિદાન પછી સપોર્ટ સંભાળી છે ઉઠાવા માટે એની કાઈ છે આમાં નિદાન છે છે જ છે બહુ તો છે સાહેબ આવતામાં એ છે જયારે નિકાલની બધી વિચારો ને બધું આવે છે ત્યારે સફોકેશન થાય છે ત્યારે અજ્ઞા ઉછાળા મારતી હોય છે એટલે થાય સફોકેશન પણ એટલું અજ્ઞાતી થાય મારે છે મને એવું બધું થયું હોય વધાર બુદ્ધિ વિચાર બુદ્ધિ તો ડોલર આપવાની હતી દાદા બેરાસબ અમારે તમને વકાઈ વય કરવાદ્રા ચુક્યું જ્ઞાની પુરુષ ને તન થી મન થી અને ધન થી જ્યાંથી સંપૂર્ણ સેવા કરતા સેવા નહીં કરવા આવે પ્રાપ્ત અર્પણ જ કરીએ અને ધન તો એ લેતા નથી એટલે લેતા નથી પણ એ છે કે ખાડમ નાખે નાખી દીધો તારો લોક છોડવા માટે શું કેમકે તો હારી હોય તો આપવું એ ગુનો છે આ બીજા બીજા એક લાખ બગલે લખાવા તૈયાર થાય ના પાડી લાંબો અંગે રીતે આપવા તો તૈયાર ના પાડી બીજા કોઈ પૂરા છે નહી હા લલિતને ભાઈ ના પાડી બધું આવતું રહે તો આપણે દોર નાખી તો પછી એ દરજી ના જવું તો નાખવા સરપ્લસ છે એમ કેમ ખરવો પડે દાદા ભારતી બેન પૂછે છે ભારતીય બેન પૂછે છે સરપ્લસ હોય કેમ ખરવો પડે આપડો અમારી ચાજાવશે ચાર પાસ દાદા એ સમજાયેલું સર બરાબર સમજ નથી કોને માટે છે જેને સમાજ દાદા નું જ્ઞાન જ્ઞાન થયું મહાત્મા હજી સમજા નથી પડી બરાબર સરપ્લસ અને કોઈ જગ્યાએ એક લાખ રૂપિયાનું થોડું પડ્યું હોય તો સરપ્લક્ષીટ હોય ક્યાં હોય સરપ્લસ આત્મા ચિતવા માટે કોઈ સરકસ ના રાખવું આત્મા એકાગ્ર કરવા માટે ભય છે એ ખોટો જ છે ભાઈ કે હું રાખી દીધું છે મારું કામ લાગશે કોઈ પણ મહાસ છે હું રાખી દી રહી છે મને કામ લાગશે રહી રાખી મલિંગ છે એ જુદી વસ્તુ છે અને રહી જાય એ જુદી વસ્તુ રાકી મિલિક અને રહી જાય બરાબર દાદા સાઈઠ સિલિંગ હોય સાઈઠ ડોલર હોય અને આપડે હંડ્રેડ થાઉઝન્ડ નું સોનું લેવા જઈએ એને કહેવાય કે આપડે મન સપલમાં છે ડોલર હોય આપડી પાસે બેગમાં અને એક બાજુ લાખ રૂપિયાનું સોનું હોય તો સોનામાં સીધું આપણું બધા હોય વધાર હોય છે એટલે એટલે એ તારી નાખવા દેવું જો સીટ આપ્યું એના કરેટ આત્મા રાખવા માટે બધી જગ્યાએ આઈ કઈશું ભાઈ ભાઈ રાખવું ભાઈ કોને હવે જે ભય રાખે તેને ભય આવે દાદા નું જ્ઞાન મળ્યા પછી જે ભાઈ રાખે છે તેને પછી દુઃખ જ ના હોય પ્રકૃતિ સ્વભાવ એને કરે પ્રકૃતિ સ્વભાવ કયું લોભ છોડવા માટે આ દાદા એવું છે ને કે આપડી પ્રથામાં આ છોકરીઓ માટે સોનું ભેગું કરીએ છે એ લોકો લગ્ન આપવા માટે એ લોક કે શું કેવાય ના ગરીબ માણસો સો સો પચાસ ગાતા હોય તો આપડે સો દીધો હજાર ના હોય એવી રીતે આપડા છે માસ માં પેલી છોકરી કહે મારે પપ્પાજી હોનું બિલકુલ છે પપ્પાજી કહેતા શું કરી શાય પપ્પાજી છે આપડા માસ માં પરપટા ના કેવાય એક ધોધ પડતો ભાઈ કેટલા પરપટા હું શું છીએ કેમ થયો ત્યારે એનો સ્વભાવના હિસાબે આપડું કેમ થયું કરવાનું થયું જોઈ મોટો નાનો થાય અરે કેટલાક એક સેકન્ડ કેટલાક બે સેકન્ડ કેટલાક શું ગયો પરફોટો હવે આજે દાદા એવું કે છે પુષ્પાબેન તમે કહો એક પછી બીજા લોકો તો પુષ્પાબેન પૂછે છે દાદા કે આપડો આપણી પાસે તમે કહ્યું ને સાઈઠ હજાર ડોલર હોય પણ એક લાખ ડોલરનું સોનું હોય તો ત્યાં ચીત જાય હવે એમાંથી ચીપ કાઢી નાખે તો ચાલીસ હજાર માં ચીપ પોતા એમાંથી ચીપ કાઢી કાઢી નાખવા ને કેસો નાખ્યું કાઢી નાખ્યું એ તો એવું છે ને પચાસ એક લાખ રૂપિયા ના કરીએ મને કહે છે મારો લોભ કાઢી છે માં મે લાખ આપવા મારો ન્યાય કહેવાયું સર મેં એને અમી હતી મારી પાસે પચાસ લાખ નથી તો મેં બે લાખ આપે એમ કહ્યું મારી પાસે આઠ લાખ આઠ રૂપિયા પાંચ લાખ એટલે બે લાખ ને આઠ રૂપિયા અને હજુ આપી દેવા તૈયાર કરી અને બીજા આવશે આપી દેશે બીજા આવશે હાથ પર ના હોય તો ટીકી રહે આપે ગાડી વાળો બરાબર તો ડિપોઝીટ બધી હોય પાંચ લાખ ના હાલે ઉદાહરણ એટલે હાથ પર રાખવું હતું હા પચાસ લાખ વાળા માણસ હતા થોડા વખત પંચાયત મારે જોડાવું નહીં પડે મારો થોડા છૂટલો જાતથી નહીશું એવું આ પૈસા પૈસા મજા જ નથી કઈ ખોટ ખોટ થી ખોટો નથી કરવાતું સર અને પાછી એને આખા એમાં કે જેમ જરૂર હોય કેવું થયું શું કરે કેવી બિઝનેસ ની મને કહેતો શું કરું બિઝનેસ કેવું મેન્ટેનન્સ પૂરતો બિઝનેસ મૂડી પૂરતો નહીં કેવું મેન્ટેનન્સ પૂરતો બિઝનેસ હોય તો એમાં કંઈ હેલ્થ કેવી હેલ્થ એટલે કેવી વ્યાજે એટલે આપણે આપણે ત્યાં વ્યાજે એવું આપે છે બધી બધી ફંડો જુદા જાય છે એ આપતો કુતરો બધો વ્યાજે આપે છે ગાડી ચાલે ધંધા ચાલુ અને મદદ કરે બાર હજાર આપે છે બે સવાર આપવા પડે તો ડાક્ટરે ખબર પડે મારા બે હજાર બારે હજાર ફંડ ઉભું થઈ ગયું પડે તો શરૂઆત એમ ન કરાય થાય ને સારા માણસ ખુબ પૈસો છે છતાં એ લોભ વાળો નથી કેવાતો એ જરા દાખલા બી સમજાવો ને હા આપડે ખુબ બહાર પબંધો છે બીજો બાયણા છોડી ના છે તો પછી બધા બંધ કરેલું ચાલે ચાલે શ્રીકાંત શ્રી કાંત બધા બંધ કરે તમે શું કહો ના એ એક બે ખુલ્લું રાખવાનું એટલે બે ખુલ્લા રાખવા તો કયું ભૂલ છે એક બાજુ એટલે બીજું કહેજ નહીટલી ભરી ગયું શું કરે બધી બાજુ આપવાનું બન્યું અને આવક ની એટલી જનતા ચાલુ બન્યું આ શું કે છે દાદા પાંચ ડોલર લઈને આવ્યો તો પાંચ ડોલર હતા પાંચ લઈને આવ્યો તો લાઠ આપવાનો કહેવું થોડા બીજાની તૈયારી કરી દઉં છું લાયા તા શું લઈશું ગયા લઈ શું આવ્યા તા તો જોડે આવતી હું બેના ખુલ્લા રાખવાનું કયું ને પૈસા આવે ને આપવાના ખરા બેવિરા થોડું થોડું બેઉ બાયણા ખુલ્લા રાખવા માણસિચાર ઓછું બાજુ એટલે બધું બેસીને દાણા બારા બધું ઓછું બેસી કપડા લાપી ખાધા આટલું બધું શું કહી નથી શું કેવા જાય આપડે બધા વંટોડિયા ની વાત ચાલતી હતી અને એક બારણું ખુલ્લું રાખવાનું કે બે બારણા ખુલ્લા રાખવાના એની વાત કરો હવે ત્યાં આગળ શું કરવું જોઈએ જમીન તો પોતાની છે વરા છે આવો ચાર માઉ બતાવ્યો હોત આ તો લાગ્યા હોત કેટલા આવે ચાલી માણ થાય ચાલી માણસ ચારમાં સીટાય બધી ખોટ જાય છે ને એ લાભ ના આવ્યો એ બધું ખોટ જાય છે તો એટલે આ મૂડી પણ રાખવી જોઈએ શું કરવા ગયા નથી પોતાનું ચેતરા હોય તેને સાધન બધી જશે જે હેલ્પિંગ થતું હોય તો એનો અર્થ એવો નહીં કે બધો કાઢી નાખે બધું રવા દેજો તાવ ના ચઢે તો હજી તાવ ચડે બંધ તાવ કરી ના આપણે પોતાને આપવું છે તો એ પછી એનો ઉપાય એમ કઈ દીધું કે ભાઈ ભાઈ નહીં આપવું ચાલુ શું કહીશ કારણ કે નરું ક્યાંય કહેવાનું ભાઈ કોણે એનું કુલ સાહેબ હેમ સાહેબ ભોગી સાહેબ કેમ કહીએ બરાબર તમાર નાનું પોતાનું હતું નથી વાપરેનું નામ દાદા રશિકાંતભાઈ પૂછે છે કે આપણે થોડા બીજ રાખી મુકવાના તે કેટલા રાખી મૂકવાના છે દાદા તમે કહો છો ને કે આંધી આવતું હોય ને તો બધી રાખવી જોઈએ ભીલ ના માનતું હોય તો બધું રાખવું જોઈએ ભય છૂટતો હોય એ તો થોડું કઈ નથી ભય રહેતો યસ લોન આમ જશે તો આ ખાડા પડશે અને આમ જવાનો તમને દબાણ કરતા નથી એમાં તો સ્ટેટ થાય ને જગ્યા દાદા ને થોડી દીધા થઈ કમ્પ્લેન ચેક થઈ છું તમને એવું નહીં કે નાના બોજો બઉ ના રાખો દાદા ખરું ખરું લોભ તો છે ને કરો છે ખાવાનું હજુ ના મળે શું થઈશું બરાબર વિચાર મળે એટલે એનું રાખવાનું હજુ ના મળે શું કઈ તો આવી ગયો લોભ ની જરૂર નથી હવે તમે દાહાર દાદા રામભાઈ પૂછે છે તમે કહો છો ને આંધી આવવાની છે તો હારે આંધી આવવાની છે અત્યારે આથી આવાની છે તો આપણે ઇન્ડિયા માં થોડું નામ મોકલી દેવું જોઈએ કે અહીંયા જ બધું રાખવું જોઈએ તમારી ક્યાં છે બે લાખ આપીને આઠ લાખ પાસે લાગ્યું પાછા રિફર કરવા પાછળ રિફર્ન કરેલી ટેલિગ્રામ આવી ગયા તમને કેમ લાગે અને આપડી જરૂરિયાત તો આપડે રાખી લીધી બાકી હું એટલે શું કે છે નાણું જતું રહેવાનું છે એવું કઉ છું આ પ્રસંગે તો ભાડે રહી રાત્રે સાત હજાર એને ભર્યું બેઠા હોય બેંક નો ઇન્ટરેસ્ટ આવે છે આ બધી બેંકો માં તૂટી ગઈ કઈશું બી બધી બેંકો મળે આપડા હાથમાં જાય તો મૂકી ને અને સિમી દર સાં શેક થાય હવે હયાત છે માટે હજુ ના હજુ સેફ છે ચાર નથી કઈ મારી જગ્યા નાનો બાબા જેવું લાગ્યા પૂછે ને લિંકમાં પૂછ્યો લિંક જાહેર ગામ જવાનું કે જ હોય સવાઈ ન હોય સેવા કે જાહે એલો પૂછ ની કેટલા બેટા પત્ર આ 酒, that's what they're saying. So we have to go back. I tell them how their teeth are. What? Thank you. તમને કેમ એવું થાય બધું મારે આવ્યો કેમ ક્યાં કર ના હોય ને પુષ્પાવાન કે તમે એક જગ્યા લખ્યું છે કે નાની તો નાના છોકરા ની જેમ રડે હા રડે હું હા એ બાળક જ કે ભાઈ આખા જગા થી સમજણ લઈ ને પછી દેશની ભેગ છે જ્ઞાની રસ્તા નથી જ્ઞાની રસ્તા નથી બાળભર ના રડ ના રહે દાદા હેમાબેન પૂછે છે કે એમના ભાઈ ને ગોળી વાગી રડતા હેમા બેનતા એ અહંકાર છે ફ્લોરિડા માં ઘોડી વાગી ને હા અને ગુજરી ગયા હા તો તે હેમાબેન ને રડવું નતું આવતું એ અહંકાર કેવાય કે શું આપણું જ્ઞાન છે ને આપના વેરા માં રડવું આવે છે બીજે બીજે કોઈ જગ્યાએ નઈ જરા બઉ રડે તોડી હલાવું તો કારણ કે જમતું નથી દાદા એ દાદા ને રસ થયેલી રાધા જીરો મૂકી ભગવાન મૂક્યા મને વાત છે બઉન સારી ગયો લોકો બહુ કલ્યાણ કરે એમાં તો બઉ ઉપર મોટો ઉપકાર કઈ રેલવે લાઈન પર કઈ રેલવે લાઈન પર જતા રે સરપ્લસ ની ને લો ની વાતો ચાલતી હતી પછી દાદા જ્ઞાની રડે કેમ એની વાત ચાલતી હતી જ્ઞાની બધું જ કરે એના વાપર્યું નથી બીજા લોકો વાપર્યું અને કાગળ છે એવું ઉત્તમ રક્તો તમે પકડે વાયે ના મુડી તારી પાછી બાળક ના છે કઈ બાળક કાચી કશે અને એનું કોઈ દોડદાય થઈ આપણી પૂરી બાળક હવે આપડે મંદિર પેટ આપી દેવું હોય તો દસ લાખ પચીસ લાખ રહી જાય રહી જાય વસંતભાઈ એમ પૂછે છે આપડે અહિયાં પછી ટ્રસ્ટ ટ્રસ્ટ મંદિર નું ટ્રસ્ટ કર્યું હોય ને ટ્રસ્ટ માં જો બધું મૂકી જાય તો એ હોય કે ના હોય તો પછી ગયા પછી મંદિરમાં જાય અત્યારે આપે પછી બધું જાય મંદિર તો એ વ્યવસ્થા સારી કે પછી છોકરાઓ માટે એમાંથી અધુર રાખી મૂકું શું કરું હા અત્યારે છોકરાઓ માટે રાખીને ચાલુ કારણ કે છોકરાઓ માટે રાખી છોકરા માટે જાય આપણી આપડી થઈ આપડે જઈએ તો હજી છોકરાઓ ના છે આપડે આવે એમાંથી નાખજો મૂડી વધતી જઈ ગઈ કારણ કે મૂડી વધારે એનો એનું જે આવે છે પાક બરોબર પછી દિવસ શું થયું અને ત્યાં શું કેવું છે ક્યારે આગળ મંદિર બંધ થયે એટલે આપણે પૈસા જરૂર નથી થઈ ગયા છે ના કોઈ નહીં ત્યાગપાદ તો આપણા એરિયામાં કોઈ માણસ ને ના ના ખુ પડે પણ એમ ત્યાગપાત્ર માણસ નાખે પેલા ધીએ સાહેબ આ ખાતા પછી કારણ કે સુખ જોવું દુઃખમાં અહીંયા દુઃખ આવે તો ભય ના તરફ જીત જ તમારે તો આવું ભરપટ તમારે અમેરિકા હોવું પડશે અહી અમેરિકામાં ગયા તા પછી કહે આવું અમા જાય ત્યાં કમા રાજી કુ છે